થોડું સમજાય છે આદિવાસી તમે તમ ઉમર મેમ તો બિચારા ને કપડા પહેરવા મગતા બઉ દુઃખ છે ના સાહેબ મારે કઈ દુઃખ નથી મારે ગાય છે એટલે બે વાખેડા છે એ બધા ઉપરી નહિ એ બધા ઉપરી નઈ જયારે ફટકાર ફટકાર દુનિયા તો બધી